જાણ ના ચા ઉત્પન્ન થાય પોતે લીધો થાય તો જેટલું ઓછું થયેલું એમના છે ને દોષિત મો હતો પ્રબળી ગયો મોહુ દેહાદ્યાસ રજા કરે મોહ ઉડી ગયો દેહાદ્યાસ ઓગયા કરે તમે દેહાદ્યાસ સુધી ગયો પણ ઓગળ્યા કરે આ બેટરી ના પાવર ભર્યા આવે છે આપડે કહીએરીમાં એવું ના દેખાય વજન માં હરકા છે એવા ને એવા દેખાય છે પાવર ખરાબ થઈ ગયો છે પાવર ખરાબ થઈ ગયો પાવર કેવો હોય હા ત્યાં આઠમાર પાવર હાલ્યો હતો પાવર છે શું છે મૂળ મૂળચેતન તો મૂળ ચેતન છે પણ આ પાવવા ચેતન છે એનાથી ચાર થઈ છે કેવું છે પાવરથી ખરાબ થઈ જાય એટલે ભાઈ સુતા સુતા આરામ કરતા ગયા ત્યાં ચાર સાત નાનામી નીકળી અનામી નીકળી નાનામી ગયું લઈ જાય છે જોડે શું લઈ જાય અનામી નીકળી નાનામી નાનામ નામી ની નામી નીકળી નાનામી કોઈ જોયેલા હે રામાયણ ના વખત તો ખરું પણ સમજણ વગરનું એ જ્ઞાન તો ખરું પણ સમજણ વગરનું હા જ્ઞાન તો વાલ્મિકી ને એ જ કીધેલું નારદજી જે જઈને પૂછ્યા હોય જવાબદાર છે તમે તો વાલમી કે કહેલું એટલું જ દાદા ગયો છે રાત દાડો મને કઈ હવે ત્યાં કર ગયો એટલે એટલે મને તો એવું નાખી એવું ગણી રાહ નાખી ગયું એક રાત મને તો આ સતા કરે મેં કે નહી મને ચોકતા નથી અવશ્ય કર્યું અવશ્ય ના આ તો અવશ્ય તે રૂદ ઘણી કાલે ફરી વાતા ઘણી ગણી આ કેમ નથી ખબર તું મરણ હોબે તારે ભૂલી જવા પ્રયત્ન કરે હે ભૂલી જવા પ્રયત્ન કરે ભૂલી જવા પ્રયત્ન કરે હા હોય ટોપલીઓ નાખી દે દબાઈ જાય માફી ના ટોપડા જ નાખાયું કર્યાદ હાલ ટોપડા ના ખાય છે દારૂ નહી ભૂલવા હારું આદુ હોય ભૂલવા હારું તારું એટલે મરણ કેમ ભૂલી દેવાયમાં કેટલી વસ્તુ ઓછ ના ભાઈ કે નિર્વિચાર ભૂમિકા કેવાય કેવી રીતે જેટલી રહી છે એટલી મને રહી છે ઈચ્છા બધા મોક્ષ ની ઈચ્છા હતી તે જતી રહી મોક્ષ ની ઈચ્છા હતી ઈચ્છા નથી ઈચ્છા છે મોક્ષ ની ઈચ્છા નહીં મોક્ષ નમ વજણ નમો વજ્ઞા નવ લોહુણ નમો હરિયન્તાણો હિન્તા નમો સિદ્ધારમો વાયરિયા નમો વ્યાય નમ લોણ નમો અરહંતા નમો સિદ્ધારમો વાયરિયા નમો વજ્જા નમ લોહુણ નમો હરિહતા નમો સેતા નમો વાય રિયા ુણમ નમો અરિયંતિતામો વાયરિયા કારો મંગળે પડવૈ મંગળ ઓ ભગવતે મ શ્યાય ઓમ નમ શ્યાય નમ શિવાય નમ શિવાય જય સત્યનાત્યનાન જય સત્યનાત્યનાન બોલાય પ્રત્યેક દાદા ભગવાન ની સાક્ષી ભગવાન ની સાક્ષી વર્તમાને મહાવી ક્ષેત્ર માં વિસરતા વર્તમાને મહાવિદેશ ક્ષેત્ર માં વિચળતા શંકર ભગવાન શ્રી સિમંદર સ્વામી નમસ્કાર કરું છું શંકર ભગવાન શ્રી સિમંદર સ્વામી ક્ષે વર્તમાનેહાિ ક્ષેત્રમાં વિજાતાર ભગવાન શ્રી સિમંદર સ્વામીન ભક્તિપુર નમસ્કાર કરું છું વર્તમાને મહાવિજ ક્ષેત્ર માં વિચરતા તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામી ને અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું દાદા ભગવાન વર્તમાને ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા પરમેશ્રી ભગવંતો ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર નિપક્ષર્વક નમસ્કાર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું ભગવંતોસ્કાર શ્રીકૃષ્ણ ભગવાન અસન ભક્તિપુર્વ નમસ્કાર શ્રી કૃષ્ણ ભગવાન વરક્ષેત્રે ભગવાન ભક્તિપુર્વ નમસ્કાર દાદા ભગવાન ના ભાવિ કીર્ષંકર સાહેબો ભક્તિપૂર્વક દાદા ભગવાન ના સર્વે સંકિત મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વાક નમસ્કાર ગુરુજી આખા રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે જેથી આખા જગત ને ભગવત સ્વરૂપે દર્શન કરું છું રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપે દર્શન કરું છું રિયલ જેથી આખા જગત ને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું સ્વરૂપ છે આખું અક્રમ વિજ્ઞાન માં એ એટલે ઈગો થી છૂટુ પડે એ એ વિજ્ઞાન આખો ઓપન થાય તમામ જે થી સુ જાય કે ઈગો વધારે છૂટુ પાડ્યા કરે પણ ઈગો થી છૂટુ પડવું મુશ્કેલી પડી જાય ભાઈ આ તો બનતું નતું મે આ તો અહીં છે બધું બોલવું આ રીતે કરે અને આતે આપણે કરતાય બોલી શકે એક વાક્ય બોલવા માટે બોલવા માટે ત્યારે જ નીકળે બીજું નીકળે વિચાર વગર વાક્ય બોલાય તાર બાપુ ના બોલવું બોલી જ વાત નથી બોલું હોય તો ના બોલાય બોરું હોય તો ના બોલાય એવું બની જાય આપડે ના બોલવું તમારે એવું બને આપડે એટલે કઈ બોલવાના જો આપડે મોટું થાય ને અવાજ ઉપર હોય છે આપડે જગત માં લડી રેલી છે ને બોલ ને લડે મારા મારું શેલો એવા નથી આપડા પેલા ટેસ્ટ થઈ ગયું છે અક્રમ વિજ્ઞાન આખું આ ભાવ થયું હવે આ વિગત બધી સંપૂર્ણ થઈ ગયેલી એટલે વિજ્ઞાન તો આ ભાવ પ્રગટ થયું તો આ વિગત બધી તૈયાર થઈ ગઈ હતી તૈયાર થઈ વાણી તો એક્ઝેક્ટ અક્રમ વિજ્ઞાન ની જ નીકળે છે ગયા ભાવ માં ક્રમિક હોય અને દર્શન માં અક્રમ હોય પણ વાણી તો અક્રમિક નીકળે ના ના અત્યારે શું પડી જવી દર્શન માં આવવું અને વાણી બોલાવી પણ વાણી જે સૂચવતી હોય છે यह तो एक particular darshan होय छो ना? बुद्धिन होय छो यह बुद्धिन हो होय छो बुद्धिन होय छो बुद्ध तो साथी बत्त उत्त बूज बढ़ती बढ़ती दर्दी देते संपोन क्या नान ताई बुजमत्त स्वत्त बुज बढ़ती जाय આ છે સારું બોલતા હતા નહી દેખાતો આપડે નહી જોવું એવું ઈગો કે આપડે ઈગો નથી નહી તો પેલો અટકણ કે અટકણ એકદમ એકતા દેશ માંટકાવ્યું દાદા નું આયુષ વધે દાદા જલ્દી ના જાય રોજે આવું બોલતા હોય દાદા જવાન થાય ત્યારે સારું નહિ જો શરીર કેવું થઈ ગયું એવું લોકો કે નિમિત એવું દેખે એવું કે कारण दे दे कर क्या कहवा अत्यार આ ભાવ માં બંધાયેલી નો કારણ કામ કરી રહ્યો છે આમ તો જયારે ગર્ભ માં આવે છે ત્યારે કારણ બે કાર્ય બે થઈ જાય છે અમુક જ પ્રભા એવા લાયક બનતા આવે અમુક દેહમાં પરિણામ પામે એટલે કે એ કારણ બોડી કાર્ય બોડી રૂપે પરિણામ પામે એ બધું સ્થુલ ક્રિયા માં રૂપ કરે અને स्वप्न डीड स्वप्न डीसाइडेड स्वप्न स्वप्न ना, ना, के नही અજ્ઞાનીને પણ અજ્ઞાનીને પણ વેરી ગુડ મેં તો બધે જ હતા ના કઈક કોલીને સપનામાં પણ કારણ બધું સપનામાં પણ કર્મ બંધાયેલા ને અજ્ઞાની છે કે કેમ સપનામાં પણ કારણ નવ કારણ દે બંધાયે ને અજ્ઞાનીને દેખાય તો પણ એ જાગે ત્યારે તો એને લાગે ને કે સપનું છે ખોટું થયું એટલે એવું પેલું નીકળી ગયું ને તો આવતા ભાવ ના કારણ બંધ પડી જાય આવતા અજ્ઞાનીને એ સપનું આવતા બહુના કોઝિસ નાખી ન જાય ને એટલે એટલે સપનું પૂરો થયા પછી પોતે માને છે કે મને આવું સપનું આવ્યું એનાની કોઝિસ પડે છે ને તેજ ઘડિયાળ એ પડતા જાય અપરામરી ક્રિયા વધી જતી જાય તે ઘડિયાળ પડતા જાય એ ક્રિયા ઉતર છે તે ક્રિયા કરે એટલે એની ક્રિયા એટલે એટલે ક્રિયા એટલે सूक्ष्म कहो आप सूक्ष्म अहंकार सूक्ष्म अहंकार पड़ता हो जागे जागे, जागे हाँ खर अज्ञा जगे तय बनु सू कही दे दें तो एनाजि एना उड़ी न जाए उड़ी जाए લાવનારા <i> બને <hugri travailler> <hugri donner> રામ દરિજી દેખ નહી દેતે અને સપના કોણ સપનું દેતા ગઈ વેગ ભાગી રહ્યા છે જોમે કે પ્રકારની આવી છે હા એક્ઝેક્ટ પાથી હોય એક્ઝેક્ટ હોય છે કામ કરે વિષય ભગને એનું વાડે આઈડે ઓર અને સવાજે કોઝિઝ પડ્યા એની આવતાભાવ ઇફેક્ટ કેવી આવે આ સપનામાં જે કોઝિઝ પડ્યા એની આવતાભાવ ઇફેક્ટ કેવી આવે થોડું થોય રૂપાકમાં પણ આવી જાય એની ઇફેક્ટ મને જવત ભાઈ પાસે સપનામાં અને સપનામાં એ ટેટ આ પણ જ આવે ને સપના જ આવે ને તમને ડરવાનું હોય કામ છે તો દાદા ના સ્વપ્ન આવે આ સત્સંગ સંભળાય છે जो रिहर्सल तैयारी कर આ ઓબ્જેક્ટ એ બધા બોલચુ બધે દવાઈરાયવાનો બોલચુ ના એક તૈયાર તૈયાર દેરી કે ડોક્ટર આ ટ્રાયસ તૈયાર દેને ની અંદર ઓકે કે આ છે કે આ છે કોઈપણ કરમ હું કરું છું અને એવો અસર પેક દેખું છું હું કરું છું એવો અસર હું કરતો નથી એટલે મેરાદાન કર બરી જાય ડગ ગયા હોના જે કોઝી થ હોય તેવો કઈ ઇફેક્ટ નો હે કર્મ ના કે હે ગયા હોના જે કોઝી હોય બંધાઈ શકે આપડે સપોઝ ખરાબ ભાવ કર્યો કે સારો ભાવ કર્યો પ્રતિક્રિયા પડે એ બી કામ કે કોઈ વસ્તુ એવી થાય છે ઈચ્છા ના કરવું પડે પૂર્વે કર્મ કરેલું છે કે એનું જગત ના લોકો અમને જગત ના લોકો આપડે કહીએ નઈ મારી ઈચ્છા નથી કાર્ય જે ઈચ્છા નથી કારણ હે કર્યું હોય છે ને કોશું કારણ કે જગત સાચી કે જ્ઞાનીઓને હજી જાય ત્યાં તો પરિણામ આવે નથી કરવું છે ભલે ખબર હા બને એવું બને જ છે ના ગમતું હોય છતા કરવું શું જ્ઞાની નથી જ્ઞાની પાછલું કર્મ આજે રૂપક આવ્યું ના બને પરિણામો કરતા પણ ચા માથે આવું પણ જુદું બધું ક્યાં આધાર समझाए कर नड़े तो नव कोजिस उड़ी जाए खरु आधार जड़े तो उड़े आधार जड़े आधार नेगा आधार ना ने ने गमे नहीं गमत छता करू पड़े तो यधार शू हम एवं बने तेरे को आधार जड़े नही તો એવું એટલે આધાર ને ઓગાળી શકે આધાર જડે એટલે આધાર ને ઉડાડી શકે ઓગાળી શકે અને જો આધાર ના જડે તો પાછું એને परिणाम नोड़ी देखू करता पद ना परिणाम શોધી કાઢે એટલે કયા બહિર્ભાવી આ સંજોગ ભેગો થયો અને એને ઓગાળી નાખે એનો છેદ કરે મૂળ છેદ કરે તો કે આ મૂળ છેદ ના પણ દેખાય તો પછી પેલું કે બહિરા ભાવા સવે સંજોગ લખા એટલે જ્ઞાનીઓ છે તો આ સંજોગ ઉપર થી ભાવ ને કોળી કાઢે છે અને એમને જડી જાય એટલે પછી છેદ ઉડા તેના આધારે આ સંજોગ ભેગો થાય છે જડે નહીં તો ફરી ફરી અમને સંજોગ ભેગો થયા કરે ને એવું કશું નહી સંજોગો જોઈને કરે એટલે હા તો જ્ઞાનયો તાળો ગયેલી તાળો બરાબર આવું કોઈ ને આવું ના હોય મને મારતા ગયા બહાર બહાર સંજોગ લખાણ પછી ગુજવો ને લખાણ વાળો સંજોગ ભેગો થયો તો નામજો પર લોકો ને શરમાવે જાનવરો શરમાનવરો નહી શરમાવે એ સંજોગ મનુષ્ય તે સામે બાહિ અભાવ આવો સંજોગ ઉભો માટે બાહ્ય ભાવ ખરાબ કરે કયા ખરાબ ભાવો પણ ખબર પડે ભાવો કરેલા ભાવ કર્યા સંજોગ હતા જે તે રે પૈસા કરવાના ભાવ કર્યા હોય કોઈ પણ પ્રકાર વિશે અને પ્રકાર નક્કી ના કર્યો પછી ચાર જતા પ્રકાર આવે ભાવો નું શ્રમિક મા છે પેસાહિરા ભાવા પછી ગયું પછી એટલે કોઝીસ ની છેદ ઉડવાનો પ્રશ્ન ક્યાં આવ્યો છેદ ઉડવાનો પ્રશ્ન ક્યાં આવ્યો છે એવું નથી ને ભેગા થાય ને ત્યાં શું કર્યું છે ભાઈ થયા કશા કરો ક્યાંક અંદર બાયરે ભાવ બંધ બીજા હારે ભાવ કરે તારા ભાવ કરે તારા ભાવ કરે તો એ બહિરા ભાવ બંધ કરી દે ચોરી કરવાના ભાવ